જરૂર છે માટે ગોળ નાખી નાખી આ દસ વર્ષ સુધી છે અગિયારમી વર્ષે મૂડી સહિત જાય મૂડી સહિત જાય પણ દાદા જમીન માં નાખી હોય તો ત્રીસ વર્ષ હોય રોજાની બરકત હોય તો વાંચ્યું આપડા કરે એવું કેતા બધું બધું તમે લોજો ક્યાં ભાષણ માં પડે દાદા ચાલે આ તો જે બધું ભોગવવાનું છે ને હા તો બાજુ માં છુટકો જ ના થાય પેલા દાદા કેટલા વખતે નિરંતર આધારે નિરંતર તમારી ઓર રહે ને અને જવાબ આવી ગયું બધું મળી ગયું ભાઈ શું માથા કરો ને બધું મળી ગયું જ્યાં કરોડો રૂપિયા મળ્યા છે ત્યાં પેનીઓ સુધો ક્યાં જવી શું